શબ્દ કરે એ ફેરફાર કરનાર પુરુષે બનતા ના કરવું જોઈએ એમાં મગનમારી નહી કરી છે કારણ કે જ્ઞાની પુરુષ ના શબ્દો સિદ્ધાંત રૂપે હોવું જોઈએ હંમેશા કોઈ પણ વસ્તુ સિદ્ધાંત નિય સિદ્ધાંતિ ના હોય આત્મા તો સિદ્ધાંત છે આ તો સિદ્ધાંત એટલે શું સિદ્ધાંત એટલે વિરોધાભાસ ક્યાંય ના હોય ચાવી વ્યસાય ચાવી વ્યસાય પણ જે બોલ્યા હોય લખી હોય ના હોય કે દુનિયામાં જે સિદ્ધાંત રૂપે હોય બધી બુદ્ધિ દખા છે અને આ તો અમારી બુદ્ધિ નહીં અમારા બુદ્ધિ નહીં તેના લીધે આ બિલકુલ બુ બુ ન પકડ ના હોય પકડ હોય નહીં અમે સમજાઈ ના સમજે તો આત્મા આત્મા નથી કે સમજાઈ શકે એ આત્મા કોઈ માણસ ખેલ નથી આ શું સમજવું અને જેટલા કે છે ને એ બધો ભેળ રાત માં છે ભેળ રાત માં એટલે ભેળ શું ભાવ મળે છે ખાવાનો ભેળ બાર રૂપિયા પંદર રૂપિયા ભલે છે